પ્રમુખજી શાસ્ત્રીજી મહારાજનો પ્રવચન સંભાર દળેધાર 40 ના વૈશાખ સુદ 8 તારીખ 8.84 મોરમુ તૌડી હોજમાનગરામ ચાલો કોઈક કપવાળા ભાઈ અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે સરવેથી પર એક મોટો તેજ સમૂહ છે જે તેજ નો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોમાણે રહીત છે અને અનંત છે રાખો ચારે બાજુ નીચે દર્શન નો કર્યા હોય સમૂહ ને તો શું જેમ મોટો ઉપાસના છે એટલે અમે રીતે સંભાળીયે છે અને એમાં સેવક સ્વામી સેવક ભાવ રાખીએ છીએ માર જેનું કોઈ પ્રમાણ ના કાઢી શકે એવો તેજ નો સમૂહ છે ક્યાં છે હોય તો સર્વત્ર છે સર્વત્ર છે એમાં આપડે આવી જઈશું જો તમે વાંચો ત્યાં તો આવી રીતે અમારે ઉપાસના છે સર્વે થી પર એક મોટો તેજ સમૂહ છે સર્વે પર એટલે શું એ તો તમે કોઈ બોલતા નથી છે આપણે વાંચતા વાંચતા કોણ પ્રકૃતિ નું કાર્ય એમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થો અને જીવાતમાં તો કેવી રીતે મોટું જળ તો વિસ્તારમાં મોટું છે પણ આખો તો કે જેમ પૃથ્વી જળ માં છાણા ની પેઠે તરે છે એ તો બધી વાત બરાબર છે પણ એ આ બધા સામાન્ય જીવો ને માટે એ છાણા નું બધું દ્રષ્ટાંત અને વાત એ હતી કે સમજાય કેમ એટલે એમ નો સમજ પણ આ વસ્તુ છે એને ઓળખવી દે પૃથ્વી એટલે એને જ આપણે ઓળખતા પૃથ્વી એટલે એમ બોલો તમે એથી વધારે ક્યાં બોલો પૃથ્વીમાં આ એમ બોલીએ ને એ થી વધારે કઈ આપણે કઈ જોઈ શકતા નથી પૃથ્વી કરતા જાય અને હવામાં ઠંડુ નાખશે ઠંડુ જળના અંશ વિના ઠંડુ થાય ઠંડુ સામાન્ય સ્વભાવ જળના સુક્ષ એનાથી આ ઠંડુ વાતાવરણ થાય પણ એ પૃથ્વી કરતા મોટું છે ગમે એવી પાલ બાંધે દરિયો ન આવે પણ ઠંડક આવે તો ન આવે એટલે એના રજકણો ઘૂસી ગયા માલિકા પૃથ્વીમાં દરિયો નો ઘૂસો પણ એના જે રજક એને ટપી જાય પણ પૃથ્વી એટલા દેખાય એનો માણસો પૃથ્વી માં ને પછી પૃથ્વી કોઈ અમલ તો નથી કઈ તેમ જળના સ્વરૂપ ને એની પર તેજ છે આકાશ ના પેટ માં રહેતો આકાશ એના થી પણ અમને મમત્વ તત્વ માથે એની પાડ પ્રકૃતિ આવે એને લઈને લોકાલોક પર્વતો લાય છે લોક અને અલોક એ પહાડ એક બાજુ પ્રકાશ છે એક બાજુ અંધકાર છે અલોક અને લોક એટલે પ્રકાશ દેવતાના સ્થાનો બધાય ત્યાં પ્રકાશ ઓલી તરફ જાય આ લોક અંધારું આવે એ પછી ચૈતન્ય ની ભૂમિકા આવે મોટી અને ત્યાર પછી આ સુદાકાશ આવે હવે અમારે તો એ પ્રકાશ તો આ ઝીણામાં ઝીણી રજકણ એની અંદર કરી પૃથ્વી ની રજક કણ તમે લ્યો એમાં જળ છે તેજ છે વાયુ છે આકાશ છે અંધ બ્રહ્માંડ ની દ્રષ્ટિએ જુઓ તો આ બધા ગણાય એના થી પર સર્વ થી પર સમૂહ છે અધો ઉર્ધો પ્રમાણે જો રણમાં બેઠો અંદર બહિર વ્યાપી સ્થિત અંદર કે બાર બધે આ મોટો સમૂહ છે એના મધ્ય સંગાસન ચાલ્યો એની અંદર પાછો એમાં પુરુષોત્તમ ખોલવા બઉ છે બહુ છે અને જે બી એમાં દ્રષ્ટિ પહોંચશે પછી આ તમે આ દોડા દોડી કરો છો ને રમવા બેઠા હોય છોકરા નો તેઓ રંગ મંદ્યા હોય તમને થયું કે બાંધે માલીબા એટલે ભાઈ લઈ ગયો મોટું મારું મોટું જે આમાં દ્રષ્ટિ પડી પછી આમાં તમારું ખસી જાય મકરામ મત્સમ પણ આમાં જો દ્રષ્ટિ પડી ગઈ હું એમાં ભોગતા છું એમ મનાયું જો અમે એ બધા ખરો આમ જોઈ છે તમારી જુકાન આપો તો જયારે દ્રષ્ટિ પડી ગઈ ઓલી ભાઈ જ હોય કૂતરું નાચ દેખે એ આપડે વિચાર થાય કારણ કે નક્કી જાણી રહ્યું દ્રષ્ટિ થાય ત્યાં છૂટે કપડા બદલાવી ન થો કેવો ભાઈ દ્રષ્ટિ બદલાવ બદલે સમૂહ ઉર્ધુ પ્રમાણે રહી એમાં સિંહાસન છે એ મૂર્તિ બેઠી છે હવે મૂર્તિ કઈ એટલે તરત આપણને આ દેખાય કારણ કે આપડી આંખ જમા છે ને આથી બહાર ગઈ નથી વિધવા ન હોય બોલે છો હજાર માથા હજાર હાથ ને હજાર હાથ એ બોલે દ્રષ્ટિ તો એમાં થોડી પડી છે એ દ્રષ્ટિ નથી પડી દ્રષ્ટિ પડે ત્યારે આવડવાતું છે કન્યા અલગ એકબીજા ને લેવાની ચામડીયા ની કન્યા વણકર માં જાય વણકર ની કન્યા ચામડીયા માં જાય ખરું વણકર કન્યા એને વણકર ને ઘેરે જવું એને લુખું લાગ્યો અને વણકર ની કન્યા ને ચામડીયા માં જવું એટલે ગંધારીજવણ થયું ફરે બેટા જા આજે ઓછું બંધાર કરી આ એમ કરી મોકલે થોડું ધંધાયરવા તો બઉ મોટા આવે મહિને બે મહિને પાંચ છ મહિને ત્યાં તો હજી હોય પાછી લઈ આવી જાય હોળી હરખાય પછી બે ચાર છોકરા થાય અને આઠમ આવી ઉતાણી નું પરબ આવ્યું દિવાળી આવી એટલે ભાઈ સમાચાર મોકલે તું આવજે આવું ચોટી જ ગયું ભાઈ ચામડીયા ના ઘરે ચોંટી જઈ ગયો સંધાય જ નહીં દેવ પ્રાણી માત્ર આ ચામડા માં ચોંટી ગયા જીવ ને ન ગમે તો કેવું ગમી ગયું હોય ને માં પડે ડાક્ટર ન બોલાવો ડાક્ટર ને પછી એમાં એસી દહીં જેવું થઈ જાય આપણે આડાુડા હોય એવા ચાર રોલર હોય એમાં એના ઉપર એવી જે વાત આવે એ આમ કહી શકો એટલે તમે વાંચી ગયા પણ એટલે શું એટલું મોર શબ્દ એવી ના સમૂહ ના મધ્ય છે ને વિશે એક મોટું છે સમૂહ ના મધ્ય ભાગ ને વિશે મધ્ય ભાગ ને વિશે એક મોટું સિંહાસન છે અને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે અને તે સિંહાસન ને ચારે અનંત નારાયણ ના દર્શન કરે છે દુઃખ નાસ્તી અખમ જ્યાં દુઃખ નો નવ શેષ નથી એવું જે એક સ્થાન એનું નામ નાક કહેવાય ના એને ચારે ફરતા તે મહિમા એ ભગવાન ના મહિમા અખંડ ગાયા કરે છે એ ભગવાન નું અખંડ ગુણદાન કરે છે આજે આ છોકરાઓ દાન કરાવે ગયા કાલે હું તમને ત્યાં આવીશ કાલ જાય કયું કાલે કાલે ક્યાં સમજ કાલી કાલે આવીશ આ તો આજ છે આ તો થાય શબ્દ વાપર્યો થાય પણ પૂર્વ ક્યારે કહેવાય એમ વાર તમારું લૌકિક દેવસ્થાન દઈ વાત પૂર્વે અવકાશા એવા એ શબ્દો કહેવાય એ સામાન્ય માણસ જાદા અર્થ કરીને વયા જાય બંધ ન રહેશે આ બે શબ્દ ઓછો પડે છે પૂર્વે ઊંચી મુક્ત બેઠા થ નારાયણ ના દર્શન કરે છે અને તે અને તે સિંહાસન ને ચારે કોનંદકોટી મુક્ત બેઠા તા તે નારાયણ ના દર્શન કરે છે તેને નિરાવરણ છે આની જેવું ના થાય આગળ ના આવે ના છે ત્યાં બેસો ત્યાં સંગમુખે અને તે સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિશે રોચી નથી भगवान, भगवान भक्ति तो जी गोपीओ के આપણને તરફ માપ આ રૂપ માં રસ માં સ્વાદ માં એમાં પડ્યા પડી કરતા નથી. કરો, કરો, જી ન થાય તો મૂર્તિ બરાબર નથી હોતા હમળો એમાં ભગવાન ઓછા દેખાય એટલે પંચ વિષય ના સુખે આનંદ મૂર્તિ ને સુખે નથી ત્યાં સુધી મૂર્તિ ના સુખે નથી આનંદ ત્યાં સુધી નિર્ગુણ ભાવ ન આવે છે ભગવાન સુખે સુખ્યા નથી કઈ કરવા દેવા નથી દબડ્યો એ હટી ગયો આગલા પોઈન્ટમાં ગયો નહીં ત્યાં પોચવું છે ત્યાં ન પહોંચ્યો આને રોકાય જેમ જાણસ એમ મોટું જાન ને એમાં કન્યા કે બીજા રૂપાળા છોકરા બહુ હોય મા હરે ફરે જો આનંદ ને ફટાકડા ફોડતા જોવા જાય વરરાજો જાય જોવા એને હવા દેમા છે પણ કન્યા એ ને વરે જોડે તો બધા ની ભક્તિ ગમે કરો ભગવાન ને થાળ હરા હારા કરો પણ થાલ માં વૃત્તિ થઈ એટલે તમે ભગતમ વૃત્તિ ભગવાન માં રહેવી જોઈએ વાંધો હવે બધી કથા ભાગવત માં ના આવે ભૂલી જતી કપડા પહેરવા ભૂલી જાતી ફૂલ પહેરી લે લોકલાજ ની બાદ કર્યો આવડાલ માણસો ત્યાગ કરે છે એવો ત્યાગ નહોતો લોકલાજ નો ત્યાગ કરે આજે ભક્તિ માર્ગ એમાં વખણાયો એ ભાવ આવે ને જે કોઈકામ હોય તેને પુરુષ ને વિશે જેવું હેત હોય તથા કામી પુરુષ ને સ્ત્રી ને વિશે જેવું હેત હોય તેને દેખી એમ થાય છે એવું હે ભગવાન માં હોય તો ભગવાન માં બીજે જેમ ચોસે છે સી જેમ શ્રીની માહિતીજુ કઈ મારા આપણે પુરુષ માં જેવું રહેવાન આજે ભગવાન માં જોડી દેવું હવે તમારે કેવું જોઈ ને પૂરો સમજવાને માટે રાજા ના દેહ માં પ્રવેશ પણ રાણી બુદ્ધિ હતી એને જાણ્યું કે મારા ધણીમાં આવું આવું કેમ કે માટે પ્રવેશ કર્યો લાગે એ આ નતા શંગાર રસ ભોગવતા નતા શું ઓળખવા આવ્યા રો છે એમાં એને દેખાડ્યો બુદ્ધિવાળી રાણી જાણી થઈ એ જગત ક્યાંથી જાણે અંદર ગયા અંદર ગયા અને શાવ એ બીજા માણસ જેવી નથી આ બીજા માણસ માં વધારે કામ ભાવ વધારે પણ બુદ્ધિવાળી રાણી જાણીતા માણસ જેવા નથી હો આ બધા દ્રષ્ટાંતો સમજો ને અહીં એ ખબર પડે એમ ભગવાન નો ભક્ત છે ધર્મ સ્ત્રીઓ છે એની અવ્યવહાર કરવો બાળકો ત્યાં જન્મે છે છતાં એને કામ ભાવ નો દોષ અ હોય તો પણ ઈષી ભાવ દેવાઈ ગયો ને એ બધું જોતી નથી અવલોકન કરવા જાય દાદા હોદ કરે છે ને એવું કલ્પના કરે પછી મોટો પુરુષ કહેવાય એ ભગવાન કેવાય પણ એની રીતિ ને ન સમજે અધિકારી છે સમજે આ નવરસ તૈયાર નવ રસોઈ ભગવાન ને ઓળખવાના સાધન છે શંગાર રસ ને નવે રસ પણ રસ રસ રૂપ માં જો વાપરતો હોય તો આ રસને કોણ આધામ રસ ને સમજવો એ નાની વાત છે રસોઈ સહાર એ ભાવમાં એનો ઉપયોગ કરે ત્યાં કામ નથી ક્રોધ નથી લોભ નથી અધર્મ સર્ગ એને હવામાં ઉડી જાય છેદ ઉડી જાય અધર્મ સર્ગ નથી હોય બીજા જેવું અને છતાં એ અધર્મ નહીં આટલો ભગવાન ના વિશેષ છે ભગવાન તો હોય જ વિશેષ પણ એવું શાસ્ત્ર માત્ર છે કે મને જે ભાવ શનુભવ છે ઋષિ નો અનુભવ નથી બીજી આખી બધાય બહાર નીકળી જાય છે કોઈ કુંડાલા બહાર નીકળી જાય આ તો અહિયાં નહીં પડ્યો કુંડાલાથી બહાર નીકળ્યો રસ્તા સુમ છોડી દુ ભાગે નો ભાગ એમાં ઉત્તમ મધ્યમ કનિષ્ઠ બધા ભેલો હોય પણ આ વિષુલ માર્ગ ના ને એ રસ કેવો છે અને રસ માંથી કેવું ઝરણું છે એની વસ્તુ હોય લેવું અને ગોપીઓ ને વિશે ભક્તિ અને ભગવાન ને વિશે ભક્તિ તો જેવી ગોપીઓ ને હતી તેવી ગમે છે આ વાત કેટલી છે એમાં એ બધા ભાવ જાય બિલકુલ ન હોય અકિલ તો બોલો બધી હતી પણ એને જાણવા કોણ અબડા ઓછી વાત છે અબળા ને આધીન સાંભળ્યું આધીન એટલે શું કાચને અબલા જા અબલા જાને બીજા નો જાણે અબલા એ ઓળખી રીતે આ કોઈ ને વશ થાય એવો નથી અમે સૌ માણસ ને જોતા રહીએ છીએ કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષ ને વિશે જેવું હેત હોય તથા કામી પુરુષ ને વિશે જેવું હેત હોય તેને દેખી એમ થાય છે એવું હેત આપણે ભગવાન માં હોય તો કઈ કહ્યું આમાં કોણ જાણવા માંગે છે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો હશે આ કઈ કઈ જૈન જેવા હોય તો આ વાત નિંદા કરે પ્રશ્ન ની એટલા માટે ગયા ભેદા જેને જ્યાં એ કહ્યું ગુરુ એટલે ગુરુ કોણ કેવો આવીને ત્યા વાત છે સનાતન શાસ્ત્ર ની દ્રષ્ટિ જયારે પાકો થશે ત્યારે ત્યાં જશે આશીર્વાદ નઈ વાહન થાબીડા કરીએ એટલે વૈયો હશે બોલો પછી તથા કોઈક ને પુત્ર માં ધનમાં બહુ હેતુ એમ થાય છે પણ હજી એને હેતર દીકરો પૈસા એને મને કોઈ આધાર પણ એની સાથે શું વસ્તુ છે એને તો કોઈ તપાસ નથી મારી પાસે અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ બહુ ઠીક કરે છે અને અમારે સુવર્ણ તો એવા સાથે થાય છે પતન દશામાં જાય આ તો બધા ખાડા માં જાય છે કીર્તન ભક્તિ પણ આ નહી તમારી તો કરવાની અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે એવી રીતે ધર્મ પાડતો હોય ને ભગવાન ની ભક્તિ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠા ઉછા ની થાય છે શું કહ્યું છેલ્લા બાબત માં અંતર શત્રુ હોય બરાબર મહારાજ ને આવું હોય તો એમ ગમે અમારે સુવાણ તો એવા સાથે જેમાં કામ ક્રોધ લોટ ઇત્યાદિક દોષ ના હોય શું કર્યું અધર્મ સર્ગ કઈ ન હોય સબંધ જ ન હોય અધર્મ સર્ગ નીકળી ગયો હોય તો પાછું જો ધર્મ શાસ્ત્ર માં કહ્યું છે એવી રીતે ધર્મ પાડતો હોય નીકળી જાય એ રીતનું છે જરા કઈક હારો કહેવાનો ઈશ્વર મર્યાદા નથી રેતી ભાઈ એટલે હજી ત્રીજું કઈ ભગવાન ની ભક્તિ એવો લોક માનવા મને ગૌર્યું અભિપ્રાય ત્યાં ભાવો દેખાય પણ એ ભાવો જગત ના છે પરિભ્રમ ની સાથે ના દેખાય કોઈનો ભાવ ઉડી જાય કોઈનો ભાવ દેખાય તો સદાચાર નો સદાચાર પછી પણ ભગવત ભગવત અને એવો ના હોય અને મારો સ્વભાવ એવો થોડો આ લોક દ્રષ્ટિએ આટલા બધા તમે છો કોઈ ની મારી આઠ જરાય કોઈ ની ઉપર યુરિપ નો હોય ભગવાન રાખે એ ભાવના કાયમ મારી હોય જાણીએ કામ માં આપણું હાલે એમ નથી તો ઓછું બોલું છે ત્યાં દેખાય છે આપડે થાય ને તમારે ના હોય તો બોલે એવો ના હોય એવો ના હોય ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુજ મારે સુવા તો ઈ ભાવ કલ્પના આવેલીઓ એનું કરેલું ગમે આપણું કરેલું ન ગમે એમ વર્ગ કરેલું એમ ન થાય આપણને આમાં કઈ આવડતું નહીં હોય કે ભગવાન એની કલ્પના કેતો આવે તો ક્રોધ માન ઈર્ષા એ ત્રણ જેમાં હોય તે ઉપર બઉ અભાવ રહે છે ઈર્ષાની હવે તો અભિમાની શિશુવાળા પંક્તિ માં બધાય ખબર કામી નહી હોય ન આવે તો અમે સમજે તમને દેખાય શંકરાચાર્ય રાજાના દેહ માં પ્રવેશ કર્યો હશે તે વખત જે સાધુ સન્યાસી હશે ભગત કયા હશે એ આ કોને ભોગે બઉ ઊંચી સ્થિતિની આ વાત નાની નહી એ દોષિત કેવાય કેવાય બોલો તમે નિર્માન્ય હોય તો નિર્માન જ રહી ને એવો એટલો અત્યારે એટલો દો છે જ ને પણ નિર્માન ને કઈ રીતે તમે ગમે એટલા હોશિયાર હો છોકરા ની આગળ કરો ઘર માં ગયો એટલે હું કઉ છુ પૂરો સાધુ કહેવાય અને આવડા સાધુ થયા પણ સાધુ નથી દોડી ને સમાગમ કરવા નિર્માની આવડે ક્યાં સમાગમ કરવા જાય જાય જ નહી તમારે કારણ કે નિર્માની ભાવ ક્યાં સીલા સીલા થાય અને અહીં ના હોય આ લોકો એને બધી લાગે છે પણ આ લોકો પોતાના આશ્રમ ને જાણતા નથી તમે ગયા છો પણ આ તો આશ્રમ ઉપર કઉ છું એ જાણી જરાક ઉપલે દે પગ હવે ભાઈ પાછું પતંગ થાય આગ્યા ભામે ક્યાંયતા રહી જેમાં ગામ ઈ એનો વાપિયા કરતા હોય તો તમારે પગમાં કુવાડો લાગે જો કઈ તો ભગવાન નો સંબંધો કુતરું આવે ને ભાગો તો વાહે દોડે અને બટકમ ભરવા દે પણ એક લાકડી લઈને જો બરાબર જીપો ને કરો કરો તો ભાગી જાય ભાગી જાય આવક ખીજાય તરત ચાર પાંચ સાધુ જાય જેમ કે થકી જાય બોલે હવે આ સાધુ ફરો હળી હળી કરું એટલે આમાં કોઈ હળી હળી કરતું નથી એટલે દોષ ક્યાં તો નથી અને જો હળી હળી કરે તો આ લુબડા તમારા આવે તો અને ત્રાણ ઉપર ખેદ તે પોતાથી તેની આગળ પણ શબ્દ પણ રહે છે એનો તો કરો આપડે માકોલીયા રૂમ ની બાજુ થોડી પાણીમાંથી હોય એ જો માથું મારસે તો મને મારી દે તો ભાઈ આપડે માકોલીયા રૂમ માં નથી અને જે માનીઓ હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ શબ્દ પણ રહે પણ દોષિત થાય હું તે જાણે જોયું નઈ હો થોડાક માં શંકર સ્વામી અદ્વૈત બ્રહ્મ નું પ્રતિપાદન કર્યું છે તેને વિશે તો અમારે રુચિ નથી તથા રામાનુજ સ્વામી જે પુરુષો સ્વામી ની નિંદા કરી હોય પણ એને પછી સાકાર ભાવ કર્યો છે લાગુ અને મૂર્તિ જયારે થઈ દાંત જોડવાનો ભાવ થાય નિર્માની પણ આવે નિર્માની ભણાવ ઉપર ભગવાન રાજીપો થાય હજી પાછી ઉંમર માં જ્ઞાન હતું શું એને અભિમાન આવી જાય આપડે ભાઈ જ્ઞાને જ્ઞાન તો તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ અમારે ભક્તિ છે તથા સુખજી ના જેવો તથા જળભર વૈરાગ્ય છે અને આત્મનિષ્ઠા છે અમારો અભિપ્રાય તથા હોય તેના જાણ્યા માં આવેલો ઊંચો અમારા સંપ્રદાય ના ગ્રંથ માન્ય એટલે ભાગવત ગીતા નકર પોતાના રચેલા ને બતાવે તો એ સીધી પોતાના છોકરા ને બતાવે ને આથી રૂપાળો બીજો ન હોય અમે ખુબ ઈચ્છા બધી આશા એને કરીને જો પૂરવા પર વિચારી ને તો જે બુદ્ધિમાન હોય તેના જાણ્યા આવે છે એવી રીતે પોતાના ભક્ત જન અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરી પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એવી રીતે લોહાનું ચૌદમું વચનામૃતન થયું